चारित्र वर्त कहुभवे ठेगा पड़े पहुँचकारी शू अध नही शु विवेक करव पड़े विवेक અધ્યાત્મ માં હિતકારી શું છે તો હિતકારી આપડે ગ્રહણ કરવું જોઈએ અને હિતકારી હોય તો શું નામ આપનું જયેન્દ્રભાઈ જયેન્દ્રભાઈ શું આ તો નામ છે વ્યવહારમાં જવાનું આ વ્યવહાર માં ઓળખવા છે જયેન્દ્રભાઈ નામ ને હવે જયેન્દ્રભાઈ એકલા તમે નથી અમીન છે લફડા કેટલા લફડા બઉ છે લફડા ના હોય ત્યારે જ અધ્યાત્મ થાય સર લફડા કઈ છોડ્યા છૂટે એવા આપડે છોડીએ ભી થી છૂટી જાય અહી આવતા રહ્યો છે એટલે હું જયેન્દ્રભાઈ અને હું અમીન છું એ વાંગ બિલિફ છે વ્યવહાર થી બરોબર છે પણ ખરી રીતે તેવું નથી તો આપડે ખરી શું છે જાણું છુ ને ખરી રીતે આપણે જોડે તૈયારી કરવી પડે એ પેહલો આ રોંગ બિલીફ પેટી છે એ રોંગ બિલીફ ને જ્ઞાની પુરુષ દેખાડે કે બધી આ રોંગ બિલીફો છે ત્યાં તમને ખાતરી થાય કે આ બધી ખોટી શ્રદ્ધા છે ખોટી માન્યતા છે સુધી અધ્યાત્મ માં આવ્યો જ નથી ગમે પુસ્તક વાંધે તો એમાં અધ્યાત્મ ના આવે જેમ છે એવું દર્શન થાય ત્યારે અધ્યાત્મ આવે આ તો મિત્ર દર્શન છે ભૌતિક સુખ માને છે ભૌતિક હોય છે એટલે જ્ઞાન આપીયે છીએ આત્મા અને અનાત્મા બે જુદા પાડી દે છે આત્મા એટલે જળ છે તમે બે જુદું પાડી દે છે પછી તમારે ભગવાન સાક્ષાત્કાર જાય નઈ અને ત્યારે તમારે દોષ દેખાતા દોષ દેખાય નહીં દોષ પછી દેખાતા આપની પાસેથી સાંભળી હોય અન્ય વાંચ્યું હોય એના ઉપર વિચારણા કરવી જોઈએ ખરી તારણ તો કાઢવું વિચારણા કરી વિચારણા તારણ કાઢવું પડે ને કાઢવું એ વિચારણા કરવી જરૂર નથી ખરી જરૂરી પણ અમુક ગુરુ આજ્ઞા પેલી પણ ગુરુ આજ્ઞાની મર્યાદામાં રહીને વિચારણા કરી શકાય હા વિચારણા છે ને હજી કરતા સુધી વિચારણા છે હાજરી પછી વિચારણા હતી કારણ વિચાર ના મનનો ધર્મ છે પછી આત્મધર્મ પ્રાપ્ત નહીં પછી બધા દેહ ધર્મ મનો ધર્મ બુદ્ધિ ના ધર્મ અંતસ્કાર ના ધર્મ બધા કોઈ ધર્મની જરૂર નહી પોતાના સ્વધર્મ પ્રાપ્ત થાય ધર્મ કઈ જરૂર નથી બસ આ બધું સ્વધર્મ આવેલા છે સાચી વાત છે હમણાં છે વિચારની જરૂર નહી કે શરીર પણ જ્યાં સુધી નથી આવ્યો ત્યાં સુધી વિચારની જરૂર રહે કારણ કે આવરણ ખરા આવરણ તો સાચા ગુરુ આજ્ઞા સંપર્ક નહી ઔષધ વિચાર ઔષધ વિચાર ધ્યા આખરે ઔષધ વિચાર એ બરોબર છે વિચાર વિચાર જે કે છે ને એ વિચાર બહુ ઊંચા વિચાર હોય આવા વિચાર નથી હોતા આ જગતના લોકો જે વિચાર કરે છે ને આત્માના સંબંધના વિચાર તો કેવા લિંક તૂટે નહી હાજી એની સંકલ્પ તૂટે નહીં એટલે વિક્ષેપ ના પડે એમાં હાજી હાજી હાજી બરાબર એવા વિચારણા હોય તો કઈ આત્મા નું કઈક થોડું ઘણું સમજાય આત્મા સમજવા બઉ અઘરો છે હાજી હાજી હાજી અને જ્ઞાની પુરુષ મળે તો આત્મા સહેજમાં પ્રાપ્ત થાય બધા આત્મા પ્રાપ્ત કરીને બેઠા છે બધા સાચી વાત તમારા આત્મા એમને બધા દેખાય છે દિર ચક સુધી દિર ચક સુધી તમારો આત્મા શકે છે સાચી વાત સ્વધર્મ પ્રાપ્ત થયો એટલે મનોધર્મ ની જરૂર નહી કરે કોઈ ધર્મ ની જરૂર પછી દેહાદ્યાસ ના હોય ને પછી ભાવમાં જીવ સ્વાધ્યાય કરી શકે સૌવર ભાવમાં જીવ કેવળ સ્વાધ્યાય કરી શકે અને સ્વાધ્યાય માં વાંચના પૃથ્ના કઈ સતવાંચન કરવું કે સત્સંગ કરવો આવવું એ બઉ મુશ્કેલ મુશ્કેલ તો ખરું માર્ગ ચાલે આરંભ પરિગ્રહ જ નિવારણ થાય નહીં ગયા ત્યાં સુધી સંવર ની વાત ક્યાં કરવાની બંધ જ જાય ને સાચી વાત છે પેહલા તો એથી છૂટવું જોઈએ છે એ બંને છોડે ત્યારે કઈક આવી શકે છે આરંપરિક છૂટે નહી ત્યાં સુધી તો હજી વાતો એ વાતો નાકામી છે ફળ ના આવે કામ શુષ્કુષ મોક્ષ કલ્પના ભાખ્ય વાણી માય હા પણ એને ફળ ના આવે અંતર થી જો બોલતો હોય દમ્પ નહી અંતર થી અંતર થી બોલતો હોય તો એ નિષ્ફળ ના જાય ના નિષ્ફળ કરીને ફળ મળે નહી પણ તેથી કરીને માયા લોકો જાય નહીં હા એ થી કૃપા કસાય મંદ પડે પણ જાય તો તેર માં ગુસ્થ ના મંદ પડે તો બઉ સારું મંદ પડે તો સારું પણ મંદ પડેલા ને શું નામ આપનું ખોરીદાસ ખોડીદાસ ખોડીદાસ તો આમ લાગે બધા મંદ પડેલા હાજર સમજી શકે જયારે ખોડીદાસ અક્કલ નથી ખોડીદાસ અક્કલ છે ના પણ એમ નઈ તરત ઉભા થઇ જાય ઠીક છે આ એવું છે ને આ કસાયો ને દબાયા થી જાય નથી કસાયો કસાય જ્ઞાન થી જાય હાજી હાજી તો હવે એમ છે ને ક્ષયો કરવું જોઈએ ને હા જે કઈ સાધન ના હોય તો સંયો પણ આપણે કઈ કરવું જોઈએ આ નાખી ના દેવું જોઈએ આપડે પણ જે સાધન મળ્યું નહી હજી હાજી એ સાધન આરાધન કર્યા છે ફૂલ નઈ ફૂલ ની પાછળ બસ બધા દેખાય અંતર માં ઉભું છે નહી બરોબર છે એ નીકળ નહીં ક્યાં બરોબર છે બાકી આરામ પડી રહ્યો કશું બોલે બોલાય નઈ મારા જો પામર બોલાય જ નહી શુક્લ ધ્યાન હોય તે બોલી શકે શુક્લ ધ્યાન હાજર શુક્લ ધ્યાન એ હોય તે બોલી શકે શુક્લ ધ્યાન જીવ માને ગણો પણ એમાં ભ્રમણ પડી ગયા એવું છે ને કૃપાલ દેવ કહ્યું કોઈ પણ રસ્તે આત્મજ્ઞાન જાણે બરોબર હવે આત્મજ્ઞાન જાય એટલે બધું થઈ ગયું ને બધું આત્મ જ્ઞાન જાણી બેઠો ત્યાં બિહારદાર સુધી ગયા છે લાખ અવતાર સુધી છતાં તું આ પુસ્તક લઈને માથા બોલી કરીશ તો કઈ વર્ષે વર્ષે નહીં સાચી વાત નહી પણ સજીવાન મૂર્તિ વગર જે કઈ પણ કરવામાં આવે છે આજ્ઞા પાડે તો જ કામ થશે જો લખેલો કાગળ લઇ જાય તો કઈ લખાય કપાલજી એક જ કરું રોકે જીવ સ્વસન ધો પામે અવસ્તે મોક સાચી વાત પરિણતિ આખી બોલાવે છે જે છે એ ચારિત્ર સ્થિરતા આત્મા નો ગુણ છે પણ ચારિત્ર એટલે શું આ બધું શિસ્ત આ બધું સારું છે જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ યા ત્રણ પોતાના એમ જ હોય ચરિત્ર એટલે જે જીવનમાં કાયમ વર્તા કે જીવનમાં જે વસ્તુ કાયમ વર્તા ચરિત્ર જ છે ને કોને ચારિત્રિત્ર બહુ ઉત્સાહ માણસ ને વ્યવહાર ચારિત્ર ચોખ્ખું હોય વ્યવહાર ચારિત્ર ચોખ્ખું હોય એ શું કે તીર્થંકરો આજ્ઞાપૂર્વક હોય તો આખું ચારિત્રહાર ચારિત્ર કેવાય એનું બધું ચારિત્ર થયું નહીં આત્માનુ ચારિત્ર આત્માનુચારિત્ર જાણું જોવું અને પરમાનંદમાનંદી બસ બરાબર રાગદેશ નહી અને પેલો વ્યવહાર ચારિત્ર એટલે આજ્ઞામાં રહેવું માન્ય નો અર્થ નથી કપાવ્યો છે કે એક શબ્દ બધું આજ્ઞિક્રાથાત થયું એમ જીવ ક્યારે સમજે સમકિત થયું એમ જીવ ક્યારે સમજે મિત્ય ઓળખાય તા એની કોઈ કુચી ખરીજ્ઞાન જય સત્ય થાય ત્યાર પછી તો એને દશા ફરી જાય એ થાય વસ્તુ નથી ચાલુ વસ્તુ નથી સાચી વાત છે બધા સાધુ સાધુ હશે નઈ એ ગ્રંથિ પેલી તૂટી જાય અને પછી એના પાણી ભાગ પડી જાય પછી મિથ્યાત્મો એવો ભાગ પડી જાય કેવી આ ગ્રંથિભેદ એજ એત્વ ગ્રંથિ છેડાવી એ ગ્રંથિભેદ થયો કેવાય મિથ્યાત્મ ગ્રંથિ છેડાવી એ જ ગ્રંથિ પોતે મજબૂત કરી આપે ઓળખો પોતે જે થયા ને એને ગ્રંથી કરી આપે ગાઢ મીઠા કરી આપે એમ ખરું પડું घनसी भेज नो अर्थ हूं समझो छो ये रजू करू रहा सुधार अत्यारीव अडादी का स्वभाव आरोप ढोड़ा करे हूँ दुखी छो सुखी थी बरबार जीव कंत कर्म गंथी करे थे जयरे जीव मने के मरु कोई कई करतु મારા પોતાના જ પુણ્ય પાપ ને હું વેગું છું બરોબર એમાં કોણ માને આ સમજુ છું એને ગંથી ભેદ કે છે એમ કે ના ગંભી ભેદ આમ નહી કહેતા આ તો બઉ મોટી समझे हाजी हाँ तो बहुत सारी बात है महावीर भगवान ने कोई ना दोष दिखाता ना निर्दोष जगत दिखाते हाजी हाजी हाजी बराबर तमें निर्दोष दिखाय पहली दोषी दिखाई जाए ग्रंथि पर थे बढ़ो उकेलाई गए आप रजूआत करी પણ આવું આવું કરતા કરતા કોઈ તમે ગ્રંથિભ થઈ જવાનો સંભવ કરો વગર જ્ઞાની પુરુષ મળ્યા સિવાય આવું ખરેખર થવું જોઈએ નિર્દોષ દેખાય જગત હાજી હાજી હાજી અને કોઈ ઉપર રાગદેશ થયું જ નહીં પછી એ બહુ ઊંચી કક્ષા છે રાગ તો આવી જાય છે પ્રભુ નથી આવું પ્રભુ નથી પણ ઘણી વાર એવું થાય કે જે માર્ગે કાંટા નથી દ્રષ્ટિ શું છે મારે શું છે સાચી વાત છે એ જ કહું કાંટા વચ્ચે રહી ને સમજાવશે આ દશા બહુ છે એ શબ્દ આપડે સંભાવવાની કારસોડ થાય જાય મેટર પણ તમારામ છે જ્ઞાની પુરુષંકર ને શીર આ લક્ષ્મ ક્યાંક નહીં આવતું હોય ના આવ્યું ભૂલ લે શાસ્ત્રોમાં તો ઉગાડું લખ્યું છે કે ભગવાન વર્તનામો હતા પરિણામ રૂપે હતા તે પણ એ સમજાવવું છે ને અમજમાં આવું જોઈએ એ અમજમાં બે ને ના ના બે ના આપણું તો કાઢેલું છે તે અહીં બેઠો તો નથી બહાર જાય મનમાં ભૂલી જાય એટલે કોઈ બાપો એવું નથી ને જોઈ ને કાઢ્યું બધું આવે કે સત્તા નથી એને સર્વ સત્તાધીશ તમે તો